અમને તેમને લાગે છે જેવું ઊંઘ વેઠી ઉજાગરો લીધો એટલે ઊંઘ વેઠીને ઉજાગરો લીધો એવું નથી લાગતું શું લીધું ઊંઘ વેઠીને ઊંઘ વેઠી ઉજાગરો ઊંઘ વેઠીને ઊંઘ વેચી ને ઉજાગરો લીધું હોય એવું નથી લાગતું ઊંઘ એટલે શું આત્મા તો દાદા અમને છૂટ છે એવી હે અમને એવી છૂટ ખરી મારા <laughs> ઈલા